અશુદ્ધિ થઈ ગઈ છે આ પ્રાંતિ લીધે નાના રંગ ગુણ છે એની શુદ્ધિ થઈ જાય એટલે જ્ઞાન થાય શું થાય પણ આવરણે કરીને ગુણ છે તે આવરણે કરીને ગુણો કહીએ છે આવરણઅપેક્ષા એનો નિરપેક્ષા પરિ છે પરબન હા પારવલંબન છે અમારે છે ને તો એ અમારી છે અને તમારી એ છે પણ સ્વપરિતિ તો અવલંબન ને આધારિત નથી રે એમ મળતો ના સ્વરિતિ સ્વાભાવિક છે સ્વાભાવિક છે પરાવલંબે કરીને સ્વાભાવિક વસ્તુ ખાયબન કરીને સ્વાભાવિક ગુણ કેવી રીતે આવી શકાય અવલંબન કરી સ્વાભાવિક છે ના પણ અવલંબન નો આધાર લીધો તો પછી એને પરિણિત પરિણામિક ગુણ શું અવલંબન નો આધાર નથી લીધો આપડે નથી લીધો પણ જો લઈએ તો જરૂર જ નહીં તમને જ્ઞાન આપું ને પરપરિણી અને સ્વપરિતિ નો શું છે એનો અર્થ કે આ હું કરું છું એવા પરિણામ જેને વર્તે છે એ પરિણિત આપડે જ્ઞાન આપીએ છીએ ત્યાંથી સ્વપરિતિ હોય છે શું પણ પરિણિતિ કરીને સ્વપરિતિ થઈ શકે એમ પરિણી કરીને હું ભૂપેન્દ્ર છું એવું અવલંબન થયું પરિણિત થઈ પરિણિત અવલંબન થી પરિણિત અવલંબન આપી તા સ્વરૂપ થઈ જાય તો અવલંબન તો તમે પર પરિણામ છો એ બરોબર છે પણ આ તો અવલંબન છે નહીં પછી એને હા તો પછી અવલંબન અવલંબન કરી અવલંબન કરીને સ્વપરિમાં જઈ શકતું નથી એમ કે અવલંબન થી સ્વપરિતિમાં જઈ શકાતું નથી એવું જ્ઞાન જ સ્વિતિ છે આપડે જ્ઞાન આપ્યા સિવાય તમને હું કરતા છું એવું જે અજ્ઞાન ઉભું થઈ ગયું છે એ ન પછી અવલંબન નો આધાર લઈએ તો કે નહી ના અવલંબન રહેતું જ નહીં પછી અવલંબન રહે મારે જયારે મારે દરેક વખતે છે કે હું શુદ્ધ છું તો હું શુદ્ધ છું અને આ સ્વરૂપ છે તે નથી હવે આ જે ક્રિયા છે મારે મારે એ ક્રિયા થઈ ને એ મારે અવલંબન લેવું પડે છે ને મારે હું શુદ્ધ હું શુદ્ધતા માં તમારા જેટલી અવસ્થા એ ના પોચું ઉપયોગ અને અવલંબન કરવું પડે ને દાદા મારી આજ્ઞા એ જ છે પણ એ અવલંબન તો જોઈએ પણ અવલંબન વગર હું તમારી કેવું છે હા મારે કેવું છે પેલું છે તમારી પાસે રહી ને એટલી નથી આજ્ઞ રૂપી અવલંબન જોઈએ ટેમ્પરરી આપડે જાણીએ પણ એ ટેમ્પરરી શુદ્ધતા થપરિ ક્યારેય ફરેવી તો છે જ નહીં પણ તમારે છે તે અવલંબન રાખવું પડે પછી રાહલંબન જ્યાં સુધી સ્વપરિતિ લાવવાની કોશિશ છે જ્યાં સુધી તો પરિણામ છે ને હા ત્યાં હવે એ પરિણામ સ્વપરિણામ કેવી રીતે જાય ના જાય પણ પરિણામ ને ફેસલું લાવવા માટે પરિણામ કરવા માટે તમારા અવલબન છે મારા પરિણામો ને દૂર કરી નાખીને બધા આવડો દૂર કરવા માટે હું શું કેવા માંગુ છું કે તમને પરિણતિ પરિણિત નથી માટે તમને કર્મ બંધાતું નથી ચાર્જ થતું નથી બરોબર પણ છતાં તમારે આવે તો પુરુષાર્થ તો રહ્યો કરવી પડશે તમારે અવલંબન લેવું પડશે ને કઈ પણ ક્રિયા રહી છે ક્રિયા રહી છે ને હવે સ્વપરિણી માં પરિણી માટે નહીં પરિણિત માટે નહીં બીજી વસ્તુ માટે રહી છે પરિણિત માટે નથી પરિણિત પરિણિત પછી પર પરિણિત કરવાની મેરેજ આવે કે એને પછી મહેનત કરવાની થોડી બાકી તમે કહો ને અમુક અમુક જે અક્રમ જ્ઞાન હોવાને લીધે છૂટી ગયો છૂટી ગયું છૂટી ગયું પછી જે પરિણી જે ક્રિયાઓ થયા કરે જેનો ગાતા ગસ્તા રહે એમાં કઈ કરવા પણ હોય છે પોતે પોતાની જાળવી આપડે જઈએ તારે રૂમમાં હું શ્રદ્ધાત્મા છું શ્રદ્ધાત્મા છું શ્રદ્ધાત્મા છે બોલતા હોય તારે આપડે શું સમજવું આપડે થોડી રાહ જોવી જ પડે મનોભાઈ છે હું મનોભાઈ છું મનો આપડે શું લાગે આપડે શું દાદા હેલો હું મનુભાઈ છું મનુભાઈ બોલે સર શું આપડે કેવું પડે કેવું આ જ્ઞાન અવરોધો એટલું પાછું મારે આવું પડશે એટલું પાછું પાછું આવવા માટે સુધાર્થ બોલવું પડે પડે શું આ બીજા એક મનુભાઈ હોય હું મનુભાઈ છું મનુભાઈ છું છું બોલ બોલ કરે સર તમને ક તમે શું કરો અભાઈ મનોભાઈ છો તમે શું ના કરો સુધાર જ્ઞાનીઓ આવે ને સુધાર માં છો તમે શું કાગા કયા કરો તારે કેવું પડે ગાઘા કરવું છે મારો જરૂરિયાત છે હું હાથ મળી લે તો આ જગ્યા હવે એ જગ્યાએ પાછું આવવું તમારે એટલું સુધાર માં પાછું આવ્યા પછી નઈ ભૂલું પ્રકાશ આવ્યા પછી પુરુષાર્થ ને ક્યાં સ્થાન પુરુષાર્થ પુરુષ તરીકે પુરુષાર્થ એટલે સ્વ પુરુષાર્થ થાય કે પોતાનો પુરસ્થ અંધારું નીકળી ગયું પણ આખર વિજ્ઞાન છે ને એટલે તમારા બધા નિકાર કરવા બાબત રહી છે ને એટલે તમારે શુદ્ધ ઉપયોગ બટન ચાલુ રાખવું પડશે છે તમારે આ બટન પેલું દબાઈ જાય દબાવી પેલું ડ બટન ઉભો થાય છે મારે ઘડી પાસ તમારે એ બટન બંધ કરતા આ પાસ ચાલુ કરવું પડે તમને સમજાય